જાણી ત્યારે ત્યાં સુધી સ્પંદન થવાના ને મનમાં રે તો જાણ્યું કે પણ એ ઓપિનિયન ના લાવે મન બધાય મન ના બંધાય નવું મન ના બંધાય સફોકેશન લાવે એનું જે હોય એટલે એમ જાણો કે આયોપિનિયન એવી રીતે મનમાં એવું આઈ મીન આપણું વર્તન એવું થાય આ જ્ઞે તરીકે જોવું એટલે કે શું કે તરીકે જોવું એટલે કે રીતે જોવું શું કરવું એમ પૂછે છે જયારે છે <laughs> <laughs> <laughs> બીજી બાજુ ગ્લે તરીકે જોવાય એવું દાદા વ્યક્ત થઈ જાય અમાર તો થાય છે મોટી નેવું ટકા માં એવું બને તાકી કરો ના થાય નવસો અઠાણું થાય ના થાય તો સારું એના માટે કઈ જાગૃતિ જોઈએ કઈ જાગ્રતી જુએ તો દરેક અવસ્થા જુદી જુદી હોય છે એટલે કહો જરૂરી છે ને હવા નીકળક એટ કેゼ હવા દુ પેવ ના બોલો થક તો સામે થી ઓપિનિયન માગે તો પછી શું કરું ત્યાં આપવો <rach> પડે <laughs> <laughs> <laughs> <laughs> <coughs> <hela> <laughs> ઓપિનિયન આપતા ચોખાસ જરૂરિયાત હોય તમે પ્રેસિડેન્ટ કે આ હા તમે તો કશો ઓપિનિયન બાંધવાના જ નહીં એટલે પછી એક લઈ કોમ્બિનેશન કેમ નો રહે તમે તો એમ કહો કે ઓપિનિયન બાંધવાના જ નહીં તો પછી એક લઈ કોમ્બિનેશન કેમ નો રહે ના કે જીડીસ કોને કે છે કો ડેફિનેટલી એક માણસ આજે ગજા માટે બોર્ડ પર ભેલાઈ ગયો આપડે જાણીએ ઘરના માણસો ના ના અધિકાર છે આપડે મનમાં રાખીએ છે નહી પછી આપણે મળી રાખવાનું દાખલો આપીને સમજાવે એક માણસ સવાસો રૂપિયા કરો લઈ ગયો પછી બધા ગરના માણસ જોયો હોય આપડે જોવાય કે આ માણસ લે નથી છતા લીધો એને પછી આવે તો આપણા હિન્દુસ્તાનના લોકો બધા એમ જ ક્યાંક આતું હક છે તું કેવી રીત કહેવાય ત્રીજી રૂસ ના રખાય બીજા ચોરી જશે એવું કેમ કેવાય આપડે ચાર હજાર આપડે જાણી ચોરી તમારે સાવજ રહેવું જોઈએ સંજોગ પછાત ચોર હોય છે કેવા હોય છે સંજોગ પછાત ચોર સંજોગ એટલે એટલે લીધે ચોરી કરે કાયર નથી કરે પણ ગાય નો જોર નથી પકડાય આ બિન વખત ચોરી કર્યો કેવાય સતી ઉપર સતી પર બેચવાનો આરંભ કર્યો કેવાય સજો પછી તો ચોર રાજા કરે અને બધા દેવ લોકો કરે સંજોગ મને કેવાય કે નહી આ બધા ટેક્સ ની ચોરી કરે છે એ ચોરી કેવાય કે નહી સરકાર એ નોર્મલ ખબર કેવી રીતે પડે સરકાર સરકારે વધારે વેરાવ લીધા નેવ ટકા હિન્દુસ્તાની સરકાર નેવું ટકા માંગે છે સરકાર લોકો ને દાહા બનાવે છે કે શુક્રવાર મોટા ભોગવ ના જેટ ચપી છે એ તો અમે લઈ લીધું તમે સારવાર ચોરીઓ કરવી પડશે એના કરતા ભોગવતા હોય શું બધું લોભિયા ને લોભ બંધ કરાય એવો આખો છે હા ચોરી કરીને શું કરવાનું મન બગડી જાય દાદા જેવું ટકા ગવર્મેન્ટ લઈ લે છે एब, चोरी करे नोर्मलिटी સરકાર ખોટું પછી એને પોતાને રૂપિયા કેવા મૂકવા લખાય આપડે તો કરાવી પચાસ ટકા લાભ મળે ત્યાં હવે ત્યાં આગળ મોકલ છે અડધા મને આપે જ છે અડધા સરકાર ઘટર આપે છે અંદર ને અંદર આપડે ગવર્મેન્ટમાં ટેક્સ આપીએ વાળો અંદર બહુ ખાઈ જાય છે આપડે ગવર્મેન્ટને ટેક્સ આપીએ તો પાછા ગવર્મેન્ટ ના લોકો બહુ ખાઈ જાય પૈસા પૈસા બહુ ખાઈ જાય આપડે ટેક્સ પૂરેપૂરો આપીએ બધો તો ગવર્મેન્ટ ના લોકો એવા હોય છે કે બધું પૈસા ખાઈ જાય છે આપડા આ લોધિયા લો ઓછો કરવા માટે સારી સારી વસ્તુ છે લોધિયા નહી આવું દંડ ભણે એટલે પાછો ભર્યા કર કોને કેવાય જે પંદર હજાર રૂપિયા લેતા હોય તે પંદર હજાર રૂપિયા પંદર હજાર ડોક્ટી ખા પીએ ને એ કુટુંબ ખાતા પીવારગત ના આવે નાના કુટુંબ સાત ટકા ના સ્લેબ માં જતું હોય અને એટલું જ ઉત્પન્ન વાર અહીંયા આગળ દસ ટકા સ્લેબમાં એવા કઈ છે જગ જટ ના કાયદા લાલ લોકો થાય એવો કે આવ્યો અરે રૂપિયા આયા તો સરકારને આપવાના છે આપણે તો આ તો ના આ કે ના જ છે સીડીનો પાઉ તો મારા જેવી આપડે કશું દેવાય ન દેહના જ માલિક રહ્યા ને સચી વર્ષથી આ મન ના માય ને જેવા કે ભગતો થયેલા ને વ્યવહાર બિલકુલ ભગત ગેલા હોય ગેલા વ્યવહાર વાઈફ ના મનમાં એમાં થાય કે ભગત મૂક્યા ભાઈ નઈ ગેલા હોય ગેલા લાયક ગણાય એ જે મસ્તી હોય છ કલાક ગઈ રે છબર ગયા મસ્તી એવી મસ્તી એવી રખાયોગાર છોગાર છે ભૂલી જવું પછી તેલ લઈ આવો તાર પી આપવાની છે એટલે જાવ તેલ લઈને આવું છીતા તેલ લેવાની ગયો તેલ લેતા પેલા છે જરામજી એમ ગણું કરનાર મળ્યો ભેગી થઈ છે બધી તો ભૂલી ગયો બધું છોકરા સ્કૂલ માં જવાનું છે દસ વાગ્યા જવાનું છે ભૂલી ગયો અને ફરી બેલ લેવા ચાક મારે મૂકવાડું તેલ વગર શા કટકેલું પેલી ડોરે યાદ આવ્યું મુજા તો દઈ તમાર ને કઈ બરકે છોકરો પછી ઘેલ હોય તે વખત બહેરો ગેલા તે રી ગયેલા બધા ભગત ગયેલા બધા જેટલા ભગત નહીં બધા ગેલા મસ્તી મસ્ત મસ્ત મજા કરવા મંદી મસ્તી પછી ઉતરી જાય પછી જાય મસ્તી ઉતરી જાય એટલે પછી ત્યાં જવાનું મન થાય પછી પડી જાય ત્યાં ભાઈ મસ્તી મસ્તી માટે જાય જેવી અસર થઈ જાય આપડો વ્યવહાર સો કલાક વાંધો નહીં શું ઘરના માણસો એવું નથી કે તારે ભૂખે બે મારે રખડી સો રૂપિયા ભૂખે ભરી મળશે પણ આ તો બધી ગાડીઓ ભી એક મેલ ના આવે તો જ્ઞાનીઓ લાવ્યા હોય તારા બધા જ્ઞાનીઓ કે આ હિસાબ છે બધું હા વાપરે તો એનાથી આ પુણ્ય મળે કે ના મળે એમ શું મળે પુણ્ય મળે મળે બરાબર બે નંબર ના પૈસા થી પુન બે મને ચા પીએ ને આપડે દાડો નીકળ્યો સંતોષ ના થાય ચા પીધી સંતોષ ના થાય મોકલવા એથી બધા મૂકવા પૈસા બીજા પૈસા મને શું કરવાના પછી તારે કહેવાય કે દોઢ લાખ ભરી જાવ દાદા નામથી ભરી દેવાના સવારે મને કાગળ લખો નહીં એટલે કંપની મોટી ખોટ આવી મને કાગળ લખવાનું નહીં તમારે રૂપાથી નહીં ને અને એ પૈસા કા રાખતા હતા બધા બધો પૈસો ખોટો સાત રકમ ઓગણીસો ઓગણચાળીસ પછી નો પૈસો છે બધો જ રાહ નથી એને સંતોષ નહી આપે તેવું એના કરતો હારા કમો રોકાય છે નીતિન ગટર જતો રહેવાનો ગટર કેવી રીતે જાય બેન માફ કરી એ બધું ગટર અને ત્યાં મોકલ્યા એ આપડા એ ઓરઢ્રપ કેવાય બીજા લોકો માટે બીજા પારકા લોકો ના લાભ ના માટે કેટલા રૂપિયા નું હતું દસ હજાર મોકલ્યા હતા દસ હજાર મોકલ્યા હતા ભાઈ એટલે જ્ઞાનદાન શું થાય ફાયદો એ પુસ્તકો અગર કોઈ જ્ઞાન આપ્યું હોય સમજ પાડ્યું હોય એનાથી માણસ નું જીવન ફરી જાય કે થઈ જાય એટલે દાન મોટું ના કેવાયું પછી આ ડેરાસર બાંધ આ ડેરાસર ના મતનારું નથી આ ડેરાસર જે માણસો હાજર નથી એના ડેરાસર બાંધવાના મતના જે માણસ હાજર છે આ પ્રત્યક્ષ છે માટે ડેરાસર બાંધ પ્રત્યક્ષ નો ડેરાસર કેવાય તે પેલું તો આ મૂર્તિ કેવાય મૂર્તિ ના કહેવાય મારો ફોટો બધા મૂર્તિ ના ગણાય ક્ષેત્ર માં સિમંદર સ્વામી તો મહાવી ક્ષેત્ર માં ગયા એ તો સીધો થઇ ગયા મૂર્તિ ના હો તમારી હાજરી ના હોય અને ત્યારે ફોટાની પૂજા કરે મૂર્તિ પછી પછી મૂર્તિ મૂર્તિ નહી કરે નહી જયારે પ્રત્યક્ષ જોયેલો છે જોયો હોય ને કઈક સેવા કરી ગયો હોય તો માટે મૂર્તિ રહી મૂર્તિ નહી તો એને શું કહેવાય શું એને શું કેવાય મૂર્તિ ના કેવાય પ્રત્યક્ષ કેવાય કે શું હાજરીમાં ઘણા લોકો કે પુસ્તક વાંચે સાંજ સાંજ તમે જાતે બોલતા અમને હમણાં છે જા મોટેજાય બી કેવાય આવું દુનિયામાં બદલું જ નહિ ને અપૂર્વ પૂર્વે ક્યારે પણ બોલેલું હોબેલું નહિ વાંચેલું નહીં કદાચ છે એ પ્રત્યક્ષ છે એ તમે ક બસ બધું દાદામાં આવી ગયું ને બધું દાદા આવી ગયું કરી શો કરી શક કેવન અને બીજા પાછા કુમતી કુસુત ને કુ અવધિ એ પાછા એમ કહી આઠ ગયા પછી એના પાસે જુદા પાયા તે કેટલાય થાય બધા પણ મૂળ પાંચ જ કહેવાય અને પેલા સાઈડ કહેવાય અધ્યાત્મ શિયા બધું વાંચન કોચરો જ અને ત્યાં જ કુમ ઉત્પન્ન થાય ધીમે ધીમે બને સુધક ધીમે કેવ જ્ઞાન થી પ્રત્યક્ષ કુમતી થી ક્યારે પણ ના બને જ્ઞાન મુખ નું કારણ અને મોક્ષ નું છે તે आप जो आप ज्ञान कहवा केवल ज्ञान कसत મને પોતા ના પચી કાર થાય તાર પછી એવું નથી ભૂમિકા બદલાય બદલાય તાર પછી માવી દેક્ષી અહિયા થી પછી મહાવીજય ક્ષેત્ર માં કેવું જ્ઞાન એ કેવા જ્ઞાન કેવાય અને પચાસ ગણું કેવા જ્ઞાન કેવા જ્ઞાન કેવાય ને પચાસ ગણું કેવા જ્ઞાન કેવ દર્શન કેવાય કેવું પેલા કેવળ દર્શન દર્શનુ દર્શન એ થયા પછી કેવળ જ્ઞાન થાય તો આ બહામાં મળે આ હવામા છે કઈ આગળ આ તો અત્ર વિજ્ઞાન નું સંગીત છે તો ભગવાન ના અલૌકિક લૌકિક બધું સંયમ છે આ લોકો જે સંયમ લીધેલો છે તે લૌકિક સંયમ છે અલૌકિક સંયમ ના ભગવાન ના કરે મારું ભગવાન આ કે છે આ સંયમ ના કહેવાય લૌકિક સંયમ કહેવાય આપડે સંયમ કોને કહેવાય ભગવાન પાછામાં બધું છોડી દીધું હોય ના છોડી દીધું સંડા શક્તિ કરી બરાબર કેમ બોલે નથી એટલે એનું ઉદય આવે તો સંડસ એ થાય ને એનો ઉદય આવે ત્યારે શું થયે એ ઉદયકર્મ છોડે છે ઉદય કર્મ છોડે પાછો પોતે અહંકાર કરશે ને આ છોડ્યું એટલે માણસ કોઈ છોડી શકે નઈ પણ સંયમી થઈ શકે છે શોત માલ માં એનો સંયમ કરવાનો છે અને એ સંયમ જયારે હોય તે સંયમ એ પુરુષ કહેવાય બાકી વિષયો વિષયો ને સંયમ ને ત્યાગ હોય કેવું બે દ ના કેવાય જે છે પ્યારા દિન નાખી બાર એ નથી આ બે ઉદયના ઉદયના પોતાનો પુરસ્થમાં કઈ છે પોતાના પુરુષાર્થ ક્રોધ માર માલવા કરે તે હલવા કરવા માટે ક્રોધ ને મારવાનો નથી ક્રોધ ના નાશ કરવાનો ક્રોધ ને મારવાનો નથી ક્રોધ ના નાશ કરવાનો विज्ञाने mm -hmm. जो छोड़ो कहान अड़ा क्या उत्पादन से ताया। ताया। ताया मरी, मरी, मरी गिंता सारी के रोज था, था। કઈ જગ્યા ખબર નહિ આવતો આવતો કે જોને એક ડારે દેછાલેનું ગાડી આવી ને બસ આ બાધી મટી જાય દીધા વિઝન કાયા છે ગાડીએ દીધા નઈ કાયા છે એ જરૂર ખરીદવા રે હા ઓ કર્મનો આવે રાખો રાખો તમે પૂછે રાખો તમે રાખો ચિંતા કર્મ નો ઉદય આપડે આવ્યો બોલાવવા આવે તો આપડે સીરતા રે સીધા રે રિફલા નિર્ધારા હે પણ હારું લાગે કુછ સાજુ જ નહી ત્યારે સિતારની રહેતી એક ગમ ખરાબ કર્મનો ઉદય હોય ત્યારે હા ત્યારે હેતી હાર તે હતું તેમ દદુ દાદા ભગવાન થી જે જગ્યા વો સિતારે દાદા ભગવાન શું કહે છે બરત છે સુગ્યાજી બરત શેત્રમાં દાદા ભગવાન ત્રણસો સાત ડિગ્રી છે નાની પુરુષ ના ત્રણસો છપ્પન છે ચાર ડિગ્રી ઓછા છે બધું શાંતિ જાય લિમિટ આવેદ ને થોડે નહી મમતા એટલી બધી કેદ ને થોડે જ નહીં આમ પવન આવે તો કેરી હોવડે પપાટે છૂટવા ના આવે તો કેરી છૂટે હા મોબાઈ જોઈ દે એ છૂટો થાય ક્યારે મીઠી દે દ્રાક જેવી હા એને હાક કેવાય શાક કેવાય છે મીઠી દ્રાક જે સુરત તમે જયારે આવતા સુરત આવતા હતા ત્યારે ગાડીમાં તૂટી હતી ટ્રેન માં આવેલું પાસે આવે છે ત્યાગીઓ વેપાર કરતા હોય બધા તેના બધા મંત્ર બોલો પડે સમજાયું તમને પેલું છે તે યોગીઓ માટે ત્યાગીઓ માટે એ લોકો ને ખબર ના પડી આપડે એટલે કેવાય નઈ કે મને કે મારે કરોડ આપવા જ કે બીજા બધા આપી ઘરે આપી બીજા કરોડ આપવા જ કે નાય ના કે આ તો બધા પુનસારી માણસ એને વખતે અમારી પાસે સ્વાગત મરી ગયા બીજા બધા ના પાડી જ્વા્યા પછી નું ઘર છે ને કોડું જ્વા નકલ કરવા દે ખોટી બધી અસલ હોય તેને કહેવા દઈએ અસલ પહેલું હોય